સુધારસ શું છે પછી સુધારસ એ સાધન છે કે બીજ જ્ઞાન થવાનું છે સુધારસ સુધારસ પૂજબલ રસ કહેવાય પૂતગલ રસ કહેવાય આ રસ નથી એ પૂજગલ રસ કહેવાય એટલે સ્થિરતા રે આ બીજા બધા સાધનો હોય એના જે ના લઈ જાય હોય બધા આચાર્યો વેદાંતીઓ પાસે હોય કારણ કે એના શાંતિ રે મય તાવેથી રસ જવે એટલે શાંતિ રે શરીર ને કઈ એ તો આખો દર ઉપાધિ થયા કરે ને કઈ કઈ કર્યા કરે खास मोक्ष ने। मोक्ष ने प्राप्त थे समझ पड़ी आवली श्रद्धा है श्रद्धा अवली थोड़ा श्रद्धा अवली पड़े આ જાણે આત્મા સુખ છે આત્મા ઉપર પ્રસ્તુતિ થાય બીજું કઈ પૂછ્યું છે સંકેત સમ્યક તો થયું એટલે પછી કેવા જ્ઞાન એમ જ તૈયાર કરે સમ્યક્ત બીજ જ્ઞાન છે એટલે બીજા ચંદ્રમા જેવું અજવાળું દેખાય પછી પૂનમ થાય બીજ માં જાણવું કે ઉધા ચાલીએ છીએ સંકેત ક્યારેય થયું નથી પણ ઉધા ચાલીએ સંકેત થી આ તો જ્યાં દૌદ થાય છે કોઈ દાડો સંસારી જીવ ના હોય એવા જોઈ લા તમે કોઈ જગ્યા બધા સંસારી જીવો છે પણ સંસારી નથી છોકરા ત્યાગી શિષ્યો નઈ બધો ડખો હોય બધા જન તકો ઘરો સંસાર પડ્યો સંસારી છે તો બધા ધ્યાન તો જાય ત્યાગીને શિષ્યો હોય પાછા શિષ્યો કગળાળ ત્યાં કરે આ મહાસત્ય શિષ્યા ઓસુભ ના જેવો સંબંધ હોય સંસારી ના બે ભેદ ભગવાન કયા સંસારી શું નામ બેન કમળાબેન મૂળ માંથી હું કમળાબેન છું એ વાત સમજણ માં પ્રસિદ્ધિ છે મિથ્યા શ્રદ્ધા છે એટલે પોતાનું સ્વરૂપ ભાન થાય પોતાનું સ્વરૂપ પોતે ખરેખર કોણ છે સ્વરૂપ પોતાનું ભાન થાય તારે સંકેત થાય સંકેત થાય મફત મંત્રી છે પણ આ તો સસ્તું હોય ફ્રી ઓફ કોસ્ટ હોય ખરો સુધારસ જયારે સમ્યક્ત થાય છે તો રસ જ્યારે છે ત્યારે ખરો સુધારસ ત્યારે થાય સાચો સુધારસ આ તો પૌગલિક છે આ તો બધા બાવા કરે છે હિમાલયમાં શાંતિ એટલે પછી સુધારસ ભાઈ ને તમે શીખ્યા છો સુધારસ ને શીખ્યા છો આ દસમકાળ દુશ્મ દુશ્મન એ એ ચોરાશી હજાર બંધ થાય એમ શું કથા ધીમે ધીમે આગળ ચડતા ચઢતા બંધ થાય એમ એતો સંડા બંધ થાય દે આ બધા ત્યાગ્યો ને એસી હોય છે કેટલા ઘંટ વગાડ્યા સતાલીસ ઘંટ થોડી એસી ઘંટ વગાડ્યા કર્મ બંધાય ને એટલે શું રહ્યું છે બંધ પડે છે બંધ અટકે નહી ને આ બંધ તમારે અટકી ગયા શું થયું તેથી હલકા લાગે ને હલકા ફૂલ લાગે છે ને બંધ અટકી છે બંધ પડે નઈ કરતા પણ છૂટે તો બંધ અટકે કઢી બનાવતા મેળી બનાવી કે દુનિયા દર દર ઉડી ગયું કઢી બનાવી જજો આવજો માથે ના લે નજુ તો વહુ હોય પગાડી બેહાડ બેહાડ કરે સારા ગમતું નહિ મને કેમસ માં કોઈ જોડે આવે નહિ આવે ભાઈ બેસીને ચા નાસ્તા કરે પેલા તો જરા કે એ રાખતા હતા ઠાવ કહેતા હતા પણ ઠાવ કઈ ચા નાસ્તો એટલે બધી વાત માં સંકેત થાય તો સાચું નહીં તો બધું નકાવું છે સંકેત થયું નહીં અત્યાર સુધી કેમ ના થયું મન છે આપડે વાંચતા વાંચતા આપણને એમ થાય કે આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય પોતાના આત્મા થાય સમજતા સમજતા પોતાના આત્મા થી થાય એમ હા પણ એ તો એતો સચંદ કેવાય રોકે જીવ સ્વસંદ પામે સ્વસંદ કરો છે કોક કોક કેનાર માથે હોય કે ભાઈ આ રસ્તો કમળાદાન બરોબર છે આ રસ્તે તમે ચાલ્યા જાઓ એવું માથે કોઈ નથી તમારે પુસ્તકો વાંચીયે સાંભળીયે એ તો બધું સ્વચંદ કેવાય માથે કહેનાર હોય તો સજન રોકાય નહીં ઉપાય કરવા શું જાણ્યું આ દાન ધ્યાન થાય છે પુસ્તક માં ભૌગોલિક સુધારસ એટલે પેલું તારવે જીભ લગાવી અને ઉદગઢ માંથી જમે એને સુધારસ स्थिरता नु कारण है संकेत न सुधार विष्णा टपका पड़िया कर अमृत ना टपका पड़िया कर सुधारस सुधारसो टपका पड़ा करे मन अमृतमय क्यू चतुरा પોતાના સીતાળ આવે છે ખૂના જેવું જ આવે છે પણ ઘર માં રાખી દે તીરા કોઈ ભૂલ થઈ છે શું થઈ છે અમારું અપમાન કર્યું મને દુઃખ દીધું અને સુખ આપ્યું કોઈ દુઃખ દેનારું સુખ આપનારું કોઈ છે જ નહીં બારી બધું અંદર છે ગ્રોમાન માયા એ દુઃખ આપનાર છે એ જ તમારા દુશ્મન છે બાર કોઈ દુશ્મન નથી બાર તો નિમિત્ત છે નિમિત્ત ને બચકા ભરેલું કોને બંધ થાય અને સુધારસ કહ્યું ભગવાને અને ત્યાં સુધી તો સ્વચ્છ છે સ્વચ્છ શું છે કોઈ માટે ના હોય જ્ઞાની કે ગુરુ ત્યાં સુધી શું કેવાય સ્વચ્છ રોકે જીવ સ્વચ્છ હતો છોકરા માની બેઠા છોકરા હારા તો નાય પણ આ કેસ ના હું તો આવી મોક ને શું કરું ચાલો ધર્મ અંતરાય સમય તમને મળ્યું ને પણ કેટલો વખત બે મહિના થોડું મોટો થયો સારો એમ એ બીજ બીજ થઈ ને બીજ ને તીસ થાય એક થાય પુન્યમ થાય એટલે કેવું જ્ઞાન થઈ ગયું કર્મ બંધાય નહી કર્મ જાય બંધાય તો જાય क्रोध मान मैं लोग हुए नहीं